चालीस नीद गुरुवार तारीख अगर दस ओगी सौ चौरासी करीड़ा मुद्दे प्रकरण ત્રણ ગુણ અને દેહ ઇન્દ્રિયો અંતરણ તેનું કોઈ આવરણ નથી આપણે વ્યાખ્યા તો ઘણી વખત કરી बराबर याद <laughs> बोला संस्कृत मैं बोलाये जायते वर्धते परिणाम ते અને આજ અહીં લાવીકર છે ખરું પણ આ એક બીજેજું ખરું પછી છે એમ એને બોલા દાદા પછી વર્ત રીતુ થાય હવે આ દેહ દેવો પેલો જેની પછી છે એમ બોલાય છે ફલાણા ભાઈ છે ફલાણા ભાઈ છે તો છે ઈ ક્યારે બોલાનું જયારે જો પેલા જ ન હોય તો અસ્થિ એટલે છે જમા પછી છે એમ કેવાય જાય તે વર્ધતે નાનું બાળક હોય ને મોટું થાય નઈ ઈ વર્ધતે વર્ધતે અમુક સમય પાછું પછી વધે નહી હોય અમુક વર્ષો પછી નહિ કોઈ દી પછી પરિણમ પાક આવ્યા પછી પણ દેખાય અને પછી અપક્ષી અને પાછું પાછું અલતા અલતા જેવટ માં વિદેશી આ છ ભાવ વિકાર કેવાય ये माया थी मया पन्न वस्तु यानी पेड़ अब आत्मा जे हम कोई आप बोले जन्मो अजन्मा जाए तो अडे नी एक अस्थि अडे आत्मा छे, आत्मा छे छे, छे।, छे केव जाए ते विना दुनिया जाए आत्मा जाए ते पी एवं जर्म आत्मा थे पे तो पे पाए सत्तारूढ़ આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે પણ જેને જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિશે કોઈ જાત નું આવરણ નથી આવરણ નથી ये जे थे ने मस्त तेने अर्थे थी वर्म थे, थे ने मस्त रे तो हज एक पगत बाकी जाए बाकी शू ब्रह्मो पड़ो ચડવાનો ઉપાય જે પગથી એ ગયો ત્યાંથી એને ફેવટી આવી તો અભિમાન આવ્યું કેવાય એટલે ગયો પાછો પડ્યો મસ્ત ન થાય બ્રહ્મરૂપ થયા પછી એક સામાન તમે બધા ભાઈ બેઠા છો આ અસંતો બેઠા છે લાખો માણસ બેઠા હોય અને મને એમ યાદ આવે કે મસ્ત થાય છે આત્મા ભાવ માં દેખાતી જ હોય હારા સાધુ ગમે એવા હોય બોલે તો માલીબાજુ તરત જ ચડે માલીબાતી અહમપણું જેને નથી એ અહમપણું તો દેખાડે પાછાવે રોરવા આવે જેવો કોઈ નહિ ભગવાન ના ભક્ત ને એ નો હોવું કઈ એને ભોગ દબાવવા આવે તો એ નો દબાય એમાં વિવેક છે બધાય બોલો जगत मैं शरीर चाल तो મે દેખાય એટલે બિન જેટલો જાય નકમ બગાડવો શું એમ જ મળે શું એમ હોય હોય આપણે એટલે ભાવ વધારે મજબૂત કરવા કઈ મોટા થવાય થાય બોલો तो आत्मा थी परमात्मा नारायण वासुदेव भक्त ना भगवान मा कोई रीत ना दोष न आत्मनिष्ठा दृढ़ी आत्मा प्रकाश ने विषय विचार ने राखी सत्तारूप मे पेशवाश कर કોણ બેસવા રૂપે હોય છતાં આજે આટલું હોય તો ઠીક કેશ એ ન આવે એનામાં ઘરે નહી એના થી પોતે સુખ્યો નથી સુખ્યો આત્મ સુખે ઈ પદાર્થ ને સુખી હોય ભાઈ વધારે આવરણ શું છે એમાં તમે અમારા વખાણ બઉ કરવા માંડ્યા સ્વામી બઉ મોટા છે ને હાલો જાય એટલા બધા આવ્યા જેમ જેમ તમે વધારે આવો એમ અમને દેખાય ગયો મોટો છું હજારો ચરણ માં પડતા હોય પણ એ ભાવ થી મોટો પેને જરાય માં દેખાતી હોય એને આત્મ સુખે સુખીઓ ત્યાં લેતો હોય ભલે એને ભગવાન નું જોડાણ છે પણ એની મસ્તાઈ ન આવે મસ્તાઈ ક્યાં આવે કે ભગવાન જોડાણ ને કોઈ લુમુ કરવા આવે ને જ્યાં પોતે જાગ્રત રહે ત્યાં મસ્તાઈ કોઈ નો ભાઈ બો તો वी जेने परमेश्वर प्रीति होने तो परमेश्वर विना बीजा कोई पदार्थ मीति न होने परमेश्वर विना बीजु जे जे पदार्थ अधिक जन જે ત્યાગ કરે તે ત્યાગું પાછું એમાં થયા કલસા એવા રાખી ગયો ભગવાન એને ધર્મ જ્ઞાન વૈરાજ ભક્તિ અને કોઈ લલચા વાવે લાવીને અહી માર્ગ જલબ મોહ નહીં હવે જયારે મોહ ન જાગ્યો પછી વિષય તો એની મેળે છે વિષય મોહ ની પાછળ છે મોહ ની પેલા નથી બધું તો પડશે ને કઈ ખમજાડે છે તો વળી કઈ કાદુ આવે અને કોઈ નો આ જગત માં કોણ બતાવે છે અને કલ્યાણ નો માર્ગ એવો છે એ ચીલે ચીલે નું નથી આપડે બોલાવી નઈ પણ આ જગત આખું ચીલે ચીલે ચાલે છે એ ચીલે ચાલવાનો માર્ગ જ નથી અને તાજા ભાગ જોવો તો ચીલે ચીલો તેમજ મળી ગયો હોય તો જાણે એનો બેડો પાક થઈ જાય પણ કાયમ હવળો ક્યાંથી મળે રાજા તો હવળા મળે રાજા હવળા મળે એટલે ચીલે ચીલે તો ભૂલા મળવાનો સંભવ કર ભૂલા મળવા પરમેશ્વર બીજું જે જે પદાર્થ અધિક જાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ છે હું તમને કહું નહીં અને કેતો નથી એટલે યાદી માય ન હોય તમે જુનાગઢ દર્શને જાઓ તમારે બેહવાનું સ્થાન ગયું અને તમને અહિયાં કઈ મળી ગયું એટલે બહુ યાદે કરતા નથી પરંપરા ના એટલે જે અમે જઈએ બારથી એટલે અહિયાં બે હવેલી બી ત્યારે મારા આસંદ ભાઈ નથી બચ્ચા હવા આત્મા રૂપે થયું ને એની હરે આવી જયારે આત્મા રૂપ ત્યારે થાય ત્યાં બધું અસાર પાસે પચીસ વર્ષ નું કઈક મને તારું દેખાય હજી આવડ અમરતા નથી ગયું કેતો નથી હવે કંક મારાથી થાય એટલે એના એ બરાબર છે કંક મગજ માં જ ઉતરે એટલે ક્યાં વાત છે આપણી દ્રષ્ટિ રાખી મારી ભાવ ની વાત કરે કે ભલે પણ મારી ભાવને નુકસાન કરે એવો ન થાય પણ જે મારી ભાવ ઈ લાંબા કાળ સુધી આને ઉત્તેજન આપે હોય છે કાંઈ ચાલો તો ઉત્તેજન આવશે આટલા બધું અને કેવા જ સમજે ને ખાનું આવું નહીં પેલું કલ ભરાય ને ખાણું આવે જયારે અભ્યાસ વિના ઉત્સવ ઉત્સવ કહે ને આપડે ઉત્સવ કહીએ રાજા માણ એવા આપડે એવું તો કેબંધ તૂટવો ન જોઈએ તો ઉત્સવ કહેતા આત્મા બહાવ તૂટે નહી તો ઉત્સવ આવડે બધા આંબળે ઘરે પણ મારી પાકરાટો આવે તો કરાવે કહેવાય કું કરાટો ન આવે સ્વામીનારાય એ અક્ષરધામ બ્રહ્માંડ માં ધો માર્યો છે એમાં પાણી નાખું લાળવા પડે ત્યાં ફાંતા જાય એની પાછળ બીજું બીજા પાછળ ત્રીજું કઈ ન હોય એમની ડૂમકા નું પરિણામતા વાતો માં લઈજ લો ચુમ્મક લાવ્યો હતો આમ નજીક આવે તો ઉડી ને ચોટી એક હોય ઉડી ને હોય ને હોય ચોટી ગય ત્રીજી હળવળે હળવળે અને પાંચ મિનિટ હળવળે પાંચ મિનિટ જેટલી થઈ ગઈ હવે જેટલું હળવળે તે પદાર્થ નાનો હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું નામ ત્યાગ કેહુ અને જે પદાર્થ ભગવાન ના ભજન બીજો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃદ્ધા છે દેખાવ ત્યાગામ આવે માલિકા પૂછી જવું હું ત્યાગ નથી ક્યારે કામ આવે અને પણ બોલવામાં ભણનારા આરતી બોલે રામકૃષ્ણ કોઈ બોલે અષ્ટ સ્તુતિ બધું જડ જડ બે પ્રકમ માં ભરી અને સભામાં વહી જતા સભા થઈ જાય બીજા આવે પણ કથા વાંચવી ને બોલવું આ તો ભજન કરવાની રીતિ નું વચન ગ્રસ્ત રહેતા હો અને ઉપાધિ આવે આને તમારા આવરણ કોઈ ન આવે અને તમારા આવરણ નહી કોઈ પણ મન મુખી મન ના ઉભા કરેલા એમ મને આમ કહ્યું કઈ હોય દેખા પણ મન મન્યા મને નક્કી કરી દઉં છુ હોય ને એ આખા પાછું કરું મને ત્યાં જઈને પોતે મને ધાહી છું અને ઈ ન થાય તો જુવાન દીકરો મળી જાય એટલું દુઃખ થાય તમારે જુવાન દીકરો મળી જાય અને જેટલું તમે દુઃખ થાય એવું એક સંકલ્પ થયો અને એ પૂરો ન થાય આને જુવાન દીકરો મળી ગયો તમારા માધ્યમ ન આવે અને તમારે તમે સંકલ્પ કરો તો બાપા એમ નથી કરવું અને મરવાનું કેમ નહીં હાલે તમારો સંગલ ભ છોડી દેવો પડે ને આવડાવ તમારે આવડેલા મળી શકે છે એટલે આને તો સંતન ઉલટા બધા જાય કે મારે ત્રણ ગુણ એ બધી કાઢી ને સત્તારૂપ થયું પછી પ્રીતિ થાય એને તો એમની મેળાઈ કરવું પડે કે પોતાનું મૂળ થાય તો થાય ભાઈઓ છું સારું પદાર્થ હોય નરસું પદાર્થ હોય એવું એ તો જીવ એવો સ્વભાવ છે ગયું ભાવે કોઈક ને ખારું ભાવે કોઈક ને ખાતું ભાવે કોઈક કડવું ભાવે અલ્પ પદાર્થ હો શબો એવા છે તમે બધા ભગવાન કરતા અધિક વાન પૂજા કરીએ ભગવાન કરતા પદાર્થો હારા છે ને વધારે થઈ જાય છતાં એવડા હોય ને નથી જવું તો પણ આવી કેમ ગણીયે પાછું નથી દ્રષ્ટાંત આપે ચોમાસું ભારે થયું નદી માં તણાતા આવે એમાંથી નીકળી એ તણાતું ગોથા ખતું ખતું આવ્યું આવે કાંઠે બધા જવા ઉભેલા છે એમાં બે ભરવાડો ઉભેલા ઇંચ ગોથા મારે લુઆ જાય આધાર ખોળે તપકી પણ આવડવા નથી આપડે ઘેરે થી આવ્યા કઈ સંકલ્પ હતા તો પેલા છડા બથ ભરી જાય પાડી આવ્યો भगवान जीवनी तो ये तुच्छ बुद्धि करता को भागना पासंगवाद कर पदार्थ ब्रह्मांडा दीती रहे नहीं आ। आ। અને માહિત પરમાયણ કોઈ વાંચો ને ગીતામાં ભાગવત રામાયણ એ લીલા ગ્રંથ કહેવાય આખ્યાનો આવે ને એમાં કોઈ કોઈ આખ્યાન એવા રસદાર આવે વાંચનાર સાંભળનાર એને એવો ભાવ થાય પણ એક ખરું છે સરસ છે એટલે એને કઈ દિવ્ય તરીકે વખાણતા નથી હવે જો જૂના સાધુઓ અરસમાર ના કીર્તન શીખવા દેતા જોવા જ્યાં કોઈ આજ બધા બોલે છે અને શીખે છે બોલો વિચાર કરો એ કીર્તન જયારે બોલે તારો કાઘર હવે જોવા ન્યા હોય ને કાગરો શબ્દ જ્યાં આવ્યો તેનો ભાગ લેરા ભગવાન સાંભળે બૈરા કારણ કે જીવ વૃત્તિ જ નબળી છે તારું ઘાડો ઘેરા લક્ષ્મીનાયન સ્વામી બોલે મોરડી ને હાટે વેલણ લાવ્યા ત્યાં ક્યારે રાત રાતું તેને ઘેરે રાતલ જરૂર ઓલ્યા જગત ના ઘાટ થાય ઓછા થતા હોય ને જ્યાં તો દાંત કાઢે આવું આવે જો મેલા કંટ કરેલ બોલવો ને હારા પણ આપડા માટે નથી એમાં હમણાધાજી બોલે પછી કૃષ્ણ બોલે શામ હમુ જળ જમક આવે ને આ ભૂલી ગયો પછી નથી હું ને ગમે એવો પંડિતો તો જ્ઞાન માંથી શું નીકળે ખબર છે શું નીકળે બોલો બોલ નઈ જ્ઞાન માંથી નીકળે આમાંથી તો સમજ રસિક માર્ગ માં એમાં રસ નથી રસ છે ભક્તિ માર્ગ માં ત્યાં ભક્તિ માર્ગ માં ભૂંડાઈ ભર્યા પછી જીભ નો ફરતી હોય મોટા એટલે આ એવું કઈ કહેવા માંગે છે ભગવાન ની ભક્તિ કરવી આ ભાવ માં બોલો પછી જયારે ભગવાન સામ જોઈએ નહીં ભિન્ન બ્રહ્માંડા તેમાં ક્યાંય પણ પ્રીતિ રહ્યા નહીં માહિત પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય અને એ ભગવાન નો યથાર્થ મહિમા જણાવ્યો ત્યારે ચિત્રકેતુ કરોડ સ્ત્રીઓ ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વી નું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્ય નો પણ ત્યાગ કર્યો ને હશે નું કઈ વિચાર ન કર્યો રાજા એ કરોડ સ્ત્રીઓ નો ત્યાગ કર્યો કોઈ એક ન ત્યાગ કરવા માં આવે તો કરોડ કેમ ત્યાગ થાય ભગવાન બરાબર છે પણ કરોડ સ્ત્રીઓ હતી એમ જયારે બોલી ને એટલે મહિમા આવે ને પેલા મહિમા આવ્યા પેલા આ બધું બંધ બેહવું ને બંધ બેહરવા માટે વિચારો આવવા નહી ને પેલા ખોટું નજીબા સાચે છે હવે એને કેમ મંદુ એનો વિચાર કરવો જો ખોટું તો એ ગ્રંથા નથી હવે કેમ મંદ બે હારવું ખાય તો પછી એક પછી ખબર જવાય ને એમ આપણ ધ્યાન કેમ થાય ભગવાન એક ઠેકાણેહતા હોય આપડે બીજો બે સારું લાગે આ બે બોલીએ ત્યાગ આપડે ન થાય કઈ કામ એમાં અહમજ હોય પેલો ત્યાગ નો રેતો બોલો લિયો ભગવાન ના સુખ આગળ મળી જાય મળી જાય તો ખબર પડે અને તેથી ઇન્દ્ર ના લોક નો અને બ્રહ્મા ના લોક નું સુખ પણ શ્રી ગણતી ख जीव छुखे सुख ने मान ने तुच्छ पदार्थ ने विषय प्रीति करे भगवान भक्त कहवा અને તેને ભગવાન થકી બીજા પદાર્થ તો હેત વધુ હોય તેવો મિનળી ભક્ત છે અને જે યથાર્થ ભગવાન ભક્ત હોય તેને તો ભગવાન થી બીજું કોઈ પદાર્થ અધિક હોય નહીં અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ तेने दिवे नहीं। ते साचो हो लड़ाई का खर्चा वगरिया मैंने भगवान मजा मारो संग करे आगे कल्याण न करू ત્યારે મારું જ્ઞાન તે શા કામ માં આવું પરમેશ્વર ની વાત કર્યા રાખે નહીં ઉપાધિ શું ઉપાધિ નહી હોય કેમ બોલવું ઓળખવાનો માર્ગ છે એમ વિચારી ઉપદેશ કર્યા નિમિત્તે કઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વર ની વાત કરવામાં કાયરપણું રાખે નહીં पद रीते रहू करता, करता का देह पड़ो ના જેવો કે બ્રહ્મા ના જેવો તો આવશે પણ એથી ઉતરતો નહી આવે માટે નિર્ભય રહીને ભગવાન નું ભજન કરવું એમ કહીને શ્રીજી મહારાજ ને બ્રહ્મચારી તેડવા આવ્યા તે પેલે જમવા પદાયા ઈવચનામ રતમ એવી જીતે ધરણા મધ્ય પ્રકન્ડો સત્તાવનો વચનામ્રતમ જે થયો